હમણાં નથી કે છે દર અહીંયા કોઆછા આપાય છે સીલિંગ નથી વગાડતા બસ આવતો જ છે કોઆછા કોઆછા કોઆછા ને તો ક્યાં ભી એ નથી અહીંયા નથી લાયા અહીંયા નથી લાયા હે હમણાં ના ઉજુ કરું ઉજુ બેઠેલે તો રી કીય ગજઈ પઈજા આઈ દે નથી